પાંચ કલાક ઊંઘ્યા પાંચ કલાક પાછા મીઠેલી હોય એટલે જે માગવું એ માગો તો પછી બીજી કઈ પત્રમેન્ટમાં જ રે ફોરી જાય નઈ અત્યારે હા તમે કરો કરો ફોરેન હોમ માની હોમ કઈ પણ ના હોય તો કંટ્રોલ નોટ્રોલ નો જે ભલે ખાવું જોઈએ કઈ પણ ના હોય તો છોડી દેવું જોઈએ એને પ્રશ્ન સારો પૂછો સીધી આત્મજ્ઞાન વેદ જ્ઞાન એક આત્મા જ્ઞાન આત્મા ધન હોય એનું નમજ પ્રશ્ન બાર મહિના નું ક્યાં અત્યારે જ આપો અત્યારે ભરોસો નથી એમનો અત્યારે આ મોંઘવારી માં શું આ મોંઘવારી શું કરશે મોંઘવારી પાંચ વાગે આવો અરે આજ ભાવના કરજો મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે ચિંતા નહીં થાય તો કંટાળો આવશે સર ચિંતા થતી રીતે જૈન છે જૈન રાજસ્થાન આવીને શું કહ્યું કે રાય માત્ર ગઠવત નહી રાય માત્ર નિશ્ચય કરે જાણીએ ચિંતા ધ્યાન થઈ ગયા ચિંતા ધ્યાન ના ભાઈ બધા ખાતરી થઈ તું એવું ખાતરી ચિંતા એટલે મોટા મોટો અહંકાર હું ચલાવું છું હું ચલાવું છું એવો અહંકાર પોતે ચાલનાર છે अहंकार की चिंता अहंकार हो बीजा किंता थी जाए कारण बोलेस जाओ ते हाँ बोलेजिनल टेबरेकर्ड आ रस्ताजीनल टेबरेकर्ड जाता दस्ता तेज એમાં અહંકાર ના જગ્યા છે દાદા કે દાદા એ છે એમ નહિ પણ તમારો કોઈ ઉપરી નથી અહંકાર છે ને હું એકલો ઉપરી છું અને હું તો હું તો બાબા જ એવો છો કોઈ નથી આ પચાસ હજાર આ જગત ના માણસો પરુનિયા ના માણસો પર કોઈ ઉપડી નથી પોતે જ જોખમદાર છે પોતે જે કર્યા પોતે જોખમદાર છે વચ્ચે કોઈ દખલ છે એનું કેવાનું એમ છે કે આપડે જો એમ કે આપણા પર કોઈ ઉપરી નથી એમ જો માનવામાં આવે તો પછી આપડે એ અહંકાર થઈ ગયો ઉપરી નથી એમ ના એ અહંકાર નથી તમારી બધું આપણે કરી શકીએ એમ છીએ માનવા માંડે છે આપડે કોઈ ઉપરી નથી અજ્ઞાની અજ્ઞાની બોલે અહંકાર કેવાય આપડો કોઈ ઉપરી નથી ઉપરી નથી અને હું જ બધું કરી શકું એમ છું ના એવું કોઈ અવલંબવાની જરૂર ઉપરી નથી અનાર તેઓ ઉપરી તમારો ક્યાં સુધી છે કે તમારો બ્લન્દસ અને મિસ્ટેક એ ઉપરી છે બીજો કોઈ ઉપરી કોઈ નો નથી ભગવાન કોઈ નો ઉપર નથી ભગવાન તો પોતાનું સ્વરૂપ છે શું છે પોતાનું સ્વરૂપ છે અને ઉપરી પણ છે કોઈ છે જ તો ખોટું બધું બોસ મારીને રાખો તમે ઉપાધિ ચિંતા બોસ કેમ સ્થાપન કરવામાં આવ્યું કે હણ સમજુ લોકો મૂળ કઈ કરે એ કયું ભગવાન આ બધું બધું ચલાવે છે સમજુ ને જો ભગવાન ચલાવતા તો આપડે તો ચલાવવું જ ના પડે અમે વિજ્ઞાન જોઈને કહીએ છીએ શું કહ્યું વિજ્ઞાન ની વાત એક ખોટી ના પડે એમનું આધ્યાત્મિક રીતે નથી તો પછી આપડે કશું કોઈ ની પાસે શીખવાનું ના રહે છે ને પણ ઉપરી છે તમારે બ્લન્ડર્સ ને નિસ્તેક ભગવાન કરતા મોટા છે બ્લન્ડર્સ અને નિસ્તે ભગવાન કરતા એ મોટા છે સર એનું નામ સર હા હું સર બેન છું નક્કી ઓ ટકા એનું નામ બ્લે કાકી થ છું પાસું બધા બ્લન્ડર છે શું છે આ બ્લન્ડર અમે તોડી આપીએ હવાજ ના તૂટે એટલે મિસ્ટેક તમે કાઢી દો મિસ્ટેક તમે બાકી આ જ છે બીજું કોઈ ઉપરી રોંગ બિરિક રાઈટ સંધ્યમ દર્શન રાંગ બિલીપ તૂટી ગઈ તો રાઈટ બેલી ઉત્પન્ન થાય સમજ ને તો તમારી મુક્તિ જ છે કોઈ ઉપરી બીજો કોઈ છે નહીં નથી કોઈની વર્લ્ડ માં કોઈ એવો નથી કરી શકે જે ગજુ હિસાબ છે એનો ગુનો બિલકુલ એનો બિલકુલ ગુનો નથી તમે હાથ પકડ્યો તમારો ગુનો હાથ ખુલ્લો થાય છે એ જયારે પકડ્યા છે ત્યારે એનો ગુનો ખુલ્લો થશે એ પકડ્યો ને તમે હાથ પકડી ગયો શું થયું પકડ્યા હતા કોઈ દાડો કેટલા જતા રહ્યા હતા ગુના કરો દાદા ખીસુ હતું કે ભૂલી જાઓ એ શીખે ખીસુ નથી કે પણ ભૂલી જાઉં એમ કે ભૂલી જવાનું ભૂલી ગયેલા પણ પાછા આવે ને પાછા એટલે કોઈ ઉપરી નથી કે આ લોકો વગર કામના મુજા છે તમે ફ્રી છો બધી તું બિલકુલ ફ્રી છો એમાં એમ કે व्यवहारेहार्यार उपरी बजे मा पर घरे घर जो उपरी के नहीं टाइम नो व्यवहार तो अमुक टाइम पूछता है અમુક ટાઈમ પૂરતો વ્યવહાર છે કૃષ્ણ ભગવાન તમારું સ્વરૂપ છે શું છે એટલે વાત જ વાત સમજવાની છે બીજું કોઈ છે કે વ્યવહાર થી આપણે કયું ઉપરી અને નિશ્ચય થી નહીં આપડી ભૂલ ભાગવા માટે વ્યવહાર વ્યવહાર ના ઉપરી કરવા પડે આપડી ભૂલ ભાગવા માટે અભણ છીએ તે અભણ કાઢવા માટે ગુરુ કરવા પડે ને પછી મા બાપ આપડે છે તે મા બાપ ઉપકારી છે માટે આપડી ભૂલ ભાગવા માટે એમના છે તે ઉપરી કરાવવા પડશે આ ઉપરી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે પરમાન કોઈ ઉપરી નથી પણ કેવી રીતે ઉપરી નથી એમ કે આ બ્લન્ડર છે ને મિસ્ટેક ઉપરી છે એ બ્લન્ડર મિસ્ટેક ઉપરી ગયે એટલે તમે પોતે જ છોકરીસ્ટિક મારો ઉપરી નથી હું કઉ છુ ખુલ્લે ખુલ્લું કઉ છું અને વ્યવહારમાં બધા ઉપરી આપડે વડાપ્રધાન ઉપરી બધાય ઉપરી વ્યવહારમાં પણ મારી ભૂલ હોય તો ઉપરીને મારી ભૂલ હોય તો હવે તમે કોઈ પોલીસ વાળા ભૂલ કરીને આવો ગાડી ચલાવતી નંબર પ્લેટ ના હોય અને ભૂલ કરી આડું બોલો તો પછી એ પોલીસ નામ લખી દે પછી અહીંયા પોલીસ વાળા આવે તો તમે સમજી જાવ ને કે આ મારા ભૂલ એ તમારી ઉપરી ભાઈ બેસી ને એવી ભૂલ ના કરો ભલે આપીને પણ એવી ભૂલ ના કરો તો તમારી ઉપરી કોઈ છે સમજે એટલે તમારે બતાવી દેવું છે કોઈ ઉપરી નથી બીજું લોકો તિરસ્કાર કરો એ તિરસ્કાર કરો તમારું ઉપરી ત્યારે ભય બેસ છે જયારે તિરસ્કાર કરો ત્યારે ભય બેસ તિરસ્કાર કરવાનો બંધ કરો તમે સમજો કે આનાથી મને ભાઈ બે છે એટલે તમે સારું સાધન પૂરું કરો ને ભાઈ અહંકાર આવતો તિરસ્કાર આવતો હોય તો મનમાં કે કરવું કે ના હોવું જોઈએ तिरस्कार આપણે ભાવ કહીએ કે તિરસ્કાર ના હોવો જોઈએ જ્યાં ભાન નથી ત્યાં સુધી વધતા જાય આરામ ના કરવું જોઈએ ઘટતો જાય એમને જરા એક બીજો એક પ્રશ્ન એવું મૂજવે છે ડિસ્ચાર્જ ની જે વાત છે ડિસ્ચાર્જ कोई नर्तन जे कहीं रुपये सारू के नरसुस्वरुपे कही क्या डिस्चार्जी हो તો આ જ્ઞાન સંપાદન કર્યા પછી તમારે જ્ઞાન મળે તબિયત જુદું પડી જાવ છો ડિસ્ચાર્જ વારો ભાગે જુદો પડી જાય ને તબિયત જુદા પડી જાવ ધર્મપુર ચાલ્યા આપણને <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> છોકરા મારતા હોય તો અમે અમે વળીએ નહી અમે જાણીએ કે પોતાના જ્ઞાન માં ચિમરભાઈ મારતા હોય જુદા અને એ પોતે જુદા છે એવું અમે જાણીએ એટલે અમે ખુદ વડીએ નહીં કારણ મારે છે ડિસ્ચાર્જ છે શું છે આટના વખતે જે દાખલાઓ આપીએ છે ને जरा समझाशो तो तरह पड़ जाए आप तो व्यवस्थित समझा व्यवस्थित आज्ञा ये दाखला जो बताओ समझाव समझा तो तरह समझ पड़ जाए समझायुम बीजो एक प्रश्न एवं આ જો જતા બે વસ્તુ જુદી છે એ જુદી નહી જાણવાથી પોતે એક રૂપ જાણવાથી ભ્રાંતિ અને આ જુદી જાણે લાઈન ઓફ ડિમાર્કેશન પડ્યું જ્ઞાન આવી જાય છતાં ક્રોધ ને બધું આવે એ તો એ તો આ ક્રોધ ને પૂતગળ માંથી આવે છે એ આપડે કયા કરવાનું પૂરું થઈ જાય તમને ના આવે પછી તમને પોતાને ના આવે એમને એવું કલ્પના જ્ઞાન મળે પછી આ બધું વર્તન બધું ફેરફાર થઈ જાય ક્રોધાર ગુનો છે ફેરફાર થઈ જાય ગુનો ફેરફાર ના થઈ જવું છે એવું રે તો પંદર ખાલી થઈ જાય ભરેલી ટાંકી ભરેલી ટાંકીમાં નવો માલ પાણી પડે નઈ અને જૂનું પાણી નીકળ્યા કરતું હોય તો ટાંકી ખાલી થઈ જાય ને પછી આ કુદગલ છે એટલે પુરણપ માલ ભલન થાય એ પછી ભરણમાં વાઈર નીકળતું હોય ભાઈ વાયર નીકળતો જે ભરી માલ એ નીકળતો હોય કચરો હોય જોઈએ એવી એમની માનતા છે બિલકુલ ગયેલો જ છે પણ એ દેખાતો નથી એમ કે એ દેખાય ન કેમ નથી દેખાતું એ છે તે ભૂગલમાં છે એટલે જળ વિભાગ માં છે હા એટલે કોઈ ને દસ વર્ષ ચાલે પંદર વર્ષ ચાલે પચીસ વર્ષથી પડે સાગી કલાક થઈ જાય પછી ના દેખાય પછી ના દેખાય भी के आप आप पर खाली एक मन पूछू ठाकुर त्ञान लीध फायदो कार नव वर्ष ज्ञान लीधे एक, एक मरु मन अस्थिर <coughs> ना थी नव वर्ष पर आज्ञान से आ ज्ञान नहीं ज्ञान शास्त्र में से आ शास्त्री बाजी वस्तु चेतन ज्ञान है क्यों करव न पड़े ज्ञान चेतन नहीं तो ज्ञान चला पर पानी जो तो छोटव पड़े तेलेजलास काढ़ो पंद्रह वर्ष तो अह छ महीना नहीं कड़वा छ महीना बे कलाक એકસો એસી દિવસ ના બદલે પછી દાદા ગુરુ મનાવે છે હું ગુરુ છું જ નહીં હું તો શિષ્ય છું આ બધા નો આ બધા ને કહ્યું છે આ બધા નો હું શિષ્ય છું તો દીનાબેન એમ કે છે એ જ મહાવીર છે એજ ખુદા છે ને જ ક્રાઇસ છે બધું એજ છે એટલે જે માગતો માગતો ભૂલે એન્ડર ભાઈ લાન્ડર એટલે વાત સમજવાની જો પાણી વાણી દશા કેવી હોય એમ કોઈ હા કોઈ ગાર આપડી સમજી જાય નહીં કોઈ ગાળ ફોડે મારે તો હા મને કોઈ મારે તો મારી સમજી જાય નહીં મારે ગાર ફોડે લૂંટી લે જન્મ ગાળે તો મારી સમજી જાય ને કે તમને એવું કોઈ કરે નહીં તો તમને શું ખબર પડે દાદા ને મારે નઈ દાદા ને લૂટી જાય મહારાજ વાતો કરવા બેઠા મારા બસો માણસ થઈ ને ગયેલા દર્શન કરવા મહુડી અમદાવાદ થી એટલે ત્યાં મહેસાણા દર્શન કર્યા અને પછી મવડી પેલા મહેસાણા જમેલા નથી એક માસ એવા જ્ઞાન લીધેલું હતું અને ત્યાં આવીને ગયેલા ત્યાં આગળ ઉત્સવ હતો આ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો સાધુ મહારાજ આચાર્ય બધા ભેગા પેલા એમાંથી એક માણસ આપડો હતો તે ત્યાંથી અહીંયા જવાને લાભા થઈને દર્શન કરવા ધૂળમાં અને પછી મેં કહ્યું શું છે તે તાર મને ત્યાં હતો મને ખબર જ નથી તાર સારું છે દર્શન માં મહારાજે કહ્યું છે કે દાદા ભગવાન ના બચો માણસ આવ્યો બચો માણસો પ્રજાથી બીજા વખતે જવાનું નથી કે ત્યારે મેં કહ્યું પ્રસાદી મહારાજ ને કહી દીધું અમારે પ્રસાદી નથી અમે અમે આ ટુકડી લઈ લીધી છે કહ્યું અમારે જવું છે કયું એટલે પછી મેં કહ્યું મહારાજ ઈચ્છા હોય તો આવીએ કહ્યું મહારાજ ને કે એમની ઈચ્છા હોય તો અમે તીયે કારણ દાદા ભગવાન નામ દેખીને મહારાજ ખરાબ લાગે છે હવે ખરેખર હું દાદા ભગવાન નથી ને એ લોકો માની ગયા પોતે દાદા ભગવાન છે એ જયારે ફોર પડે ત્યારે સમજાય મહારાજ એટલે પછી આવો તે પૂછ્યું એ મોટા મહારાજ હતા ગચ્છા થી કરી પૂછ્યું આપ દાદા ભગવાન શ્રી બધું બધું પૂછપુછ કર્યું તો બધા દાવ આપ્યા ठगिया ज्ञानी ठगेलू लगत हो ज्ञान लगत छोड़ देव ए મહારાજ ને બિચાર થાય મહારાજ ને બુજર્યા છે લોકો ભગવાન અત્યારે આ પુસ્તકો પણ મહારાજ સારા હતા મહારાજ સારા હતા બીજું વસાર પર નહી બોલ્યા બોલે ખરા શું ભાઈ મગજ જતો રહેતો કારણ કે જે રસ્તા પર જ નથી એ માણસ બધું બોલે શું ના બોલે એ રસ્તા પર જ નથી માર્ગમાં નથી પણ બિચાર માર્ગ જડતો નથી પોતાની ઈચ્છા તો બધી બઉ છે ઘણી ઈચ્છા છે પોતાને માવી ભગવાન આજ્ઞામાં રહેવાની ઈચ્છા પણ આજ્ઞા નથીખો માણસો થાય છે બધા એ અથડાય એ તો સ્વાભાવિક છે કારણ કે પાસે બીજો સામાન કઈ છે આવે એમની દુકાનમાં જે હશે હોય એ જ આપે બીજી શું અત્યારે મને મારે તો હું એમને શાંતિ આપું અને શાંતિ આપું ગમે ઘણો ખુલાસો થાય છે ના ખુલાસો પૂછ્યો શું પૂછ્યો અહી બધું પૂછનાર અને વૈજ્ઞાનિક છે આ શાસ્ત્રી વસ્તુ નથી શાસ્ત્ર ચાર વેદે શું કહ્યું ચાર વેદ ભરી રહે બોલે શબ્દો સ્થુલ છે શું છે એટલે અવરણની અવસ્થિત આત્મા ગો ટુ જ્ઞાન જીવતા હોય જ્ઞાની ત્યાં પાસે જાગ એટલે વેદમાં આત્મા પામા ના પાસે જૈનો ના ચારવેદમય નથી એક જ માર્ગ ને માટે એક જ બાજુ જઈ રહ્યા છે બધા પણ કોઈ કોઈ હોમા મહેલ માં છે કોઈ હસી માં છે કોઈ ચિત્તર માં છે કોઈ હાથ માં છે કોઈ પચાસ માઇલ માં છે એવી રીતે બધા માઇલેજ જુદા છે બધા છે પણ સરખા નથી સર નથી સરખા કે ના બહુ ગુનો છે બધા ધર્મો સરખા છે એમ કેવું એ ભયંકર ગુનો છે ધર્મો ના માર્ગો નો દસમા મહિલ આગળ વધે છે અને હોમા મહિલ મોક્ષ છે એવી રીતે કોઈ કોઈ ધર્મ ખોટો નથી મુસ્લિમ ધર્મ ખોટો નથી ધર્મ ખોટો નથી કોઈ નો ધર્મ ખોટો નથી પણ દરેક ધર્મ વાળા એમ કે અમારો હું ઊંચો એનું શું કારણ છે કે જો ઈસ્યુ ખીચે એમનો ધર્મ ઊંચો ના ગણે તો લોકો ડાફા મારીને આ બાજુ આવે અને દસમાબાઈ નું અને સૌથી ઊંચા ઊંચો જે ધર્મ છે તેને એમ જ માનવું છે કે સૌથી નાના નાનો ધર્મ આપડો એથી કોઈ ઉપરી રહ્યો નથી એવો ધર્મ ત્યારે એમ જ માનવું છે કે આપડે નાના નાનો ધર્મ આપણો જો નાના ના થાય મોટો મોટે તો નાનો ખસી જશે એટલે નાના લાભ આપવા માટે એમ કેવું છે તમારું સારું અને અમારા તમારું સારું છે આપણી પાસે લાભ લે છે ભાગી દેશે जाए एक लागे के आज है तो नि... नि... तो से जज कौन कोई करें? कोई कर निर्माण कर गजा प्रमाण धर्म स्थापना ચાલીસ ડિગ્રી ઉપર ચાર સાઠ ડિગ્રી ઉપર ચાર નિષ્પક્ષ પુરુષ કરેરાગ પુરુષ કરે છે આમ જોઈએ તો કે દરેક ધર્મ ના પ્રિન્સિપલ તો સરકાર જોવાય ભાવે ચાલતો સૂક્ષ્મત ભાવે ચાલતો હોય એટલે આમાં બધું હંડ્રેડ પર્સન્ટ હિંસા ને જે સમજે એ હિંસા ને આપડી હિંસા માં કદાચ આપ જોયું નથી હું એમ પૂછું છું થવાનું પ્રત્યેક क्तिनति नु कारण हो दक्ति उन्नति नु कारणते बीजों बार उन्नति नु कारण उन्नति न कारण પોતે જ એ પોતે જ જવાબદાર છે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી પોતે જ છે માટે સાચી ને કાર્ય કરો મન નો વાણી નો કયા નો ને કરો સાવધાની પૂર્વક જાગૃતિ પૂર્વક એવું મહાવીર ભગવાન કેતા શું કે આમ ઊંઘતા કાર્ય નહીં કરો જગત આખું ઊંઘ કાર્ય આખું જગત સાધુ સંત ઊંઘમાં કરી રહ્યા સંત ઊંઘમાં કરી રહ્યા આપડે થઈ ગઈ ને સમજી વાત જ વ્યવહાર ની વાત છે આજે આ વાત છે સાવત રે પણ અનુભવ થયો એટલામાં દેવતા હિસાબ સાવતરે આમ બધી બાબત માં સાવતરે જોયે ને પણ જેનો સાવત નહી અનુભવ થયા સાવ રહેતો નથી થયેલા હોય તો ભૂલી જાય છે પ્રમાસ છે એનો દાદા બતાડે. અમારી આજ્ઞાઓ ચાલો છે તમારી આજ્ઞાઓ ચાલો છે પોતે ચાલે તો થિ થઈ જાયંદી થાય એટલે કોઈ પસંદ મળે નઈ અમારી આજ્ઞાઓ ચલાવશે કોણ ચલાવશે એ તો તમને કોઈ કોઈ મુશ્કેલી ના આજ્ઞા પાડે કોઈ મુશ્કેલી નિરંતર સમાધિ રે ઉપાધિ સમાધિ રે જવાબલ ની ઉપાધિ હોય લોકો ગાળો ભરતા હોય ભાર મારતા હોય પોલીસ પોલીસ વાળા બદલતા હોય પડતા સમાધિ રે એટમ બોમ્બ પડતા હોય સમાધિ રે અમારે પાંચ આજ્ઞા આપીએ છીએ કોઈ પણ સંસારી દુઃખ અને અહી બેઠા મોક્ષ સુખ થાય એટલે રાગ થાય સમાધાન કરી શકાય ધારો કે આપણાથી કોઈને દુઃખ થઈ ગયું પછી આપડે એને સમજાવી કરવું નહી તો પ્રતિકૂળ કરવું એ આવડે નહી બનતા હોય એ તાળું વહી ગયું નઈ કે ના ઉગડે એ તો ઉગાડવા માટે ઉધાડવા ઉઘાડવા માટે નાટક કરવું પડે જા બોલી જાય કઈ એટલે ફિલ્મ આપી આપી દે એ નાટક નાટક કે નાટક છે નાટક ઘરના માણસ કે ઘરના માણસ કે નાટક કરવા માં આવી સા ઘરના માણસ જવું કે આપણે ખબર પડી આપડા ધન ખરાસ થઈ જ છે પછી થતા કોઈ આપને એમ કે તમને અટેક કરો નાટક કરે તો નાટક જ નાખે બધા દાદા ને તો ઘણા લોકો નાટક બીજા બોલે છે કે દાદા તો બધી આટી ગુટી ખલાસ થઈ ગઈ છે તો હવે પેલું આપડે અમદાવાદ માં પેલું કહ્યું હતું કે આપડે બધા જઈ અને આપડે માફી કેવું લાગે છે બહાર ના એવું બોલે છે કે આ તો દાદા નાટક કરે છે આટી ખલાસ થઈ જાય લોકો બોલે નહીં એવું એમ આપડે એવું કહ્યું ને કે આપડી આટી ખુટી થઈ ગઈ હોય તો લોકો નાટક કરે છે એના અહંકાર દેખાડવા માટે બોલે છે હાથી કુટી ખડા થઇ જાય એના ભગવાને નાખે શ્રી ભગવાને નામેદારી જ નહીદારી નું ધન બહુ મોટું હોય છે આટી ગુટી નું ધન બહુ મોટું હોય છે એ ધન વાપરી નાખે ને તો નિકાલ થઈ જાય ચાર રસ્તે કઈ દે ના એ આટી નું જે ધન આપે કહ્યું ને એ સારા રસ્તે વાપરી દે એમ આપે કહ્યું તો આટી નું ધન સારા રસ્તે વાપરવાનું કેવી રીતે સમજણ પણ નથી પડતી અમુક લોકો એમ કે છે તો આ એક જાત ની ક્લબ જ થઈને અમે પેલા રમી ની ક્લબ માં ચાર નાસ્તા એ બધું કરે છે આપડે સરખું જ છે ને એ મજા કરે છે મે દાખલો આપ્યો કે કોઈ કહે કે અમે જઈએ છીએ અને તમે તમારી પત્ની ને સાથે સરખું સરખું કેવાય કે સરખું કેવાય કેમ કહ્યું એર્ગ્યુમેન્ટ સામે સરખું કેવાય કેમ કહ્યું નહીં એ સમજાયું મીના બે ને પેલા પેલી વ્યક્તિ ને એમ સમજાયું હમેશા સુખ રે અને કુસંગમાં દુઃખ ઉત્પન્ન થયા કે રે નહીં એ પણ એ અહંકાર થી છે એ શું કરે છે અહંકાર થી છે દુઃખ અને આપણી જોડે સમતોલ કરી નાખે છે રમી માં જે સુખ છે એ અહંકાર યુક્ત નથી અહંકાર સુખ જ છે આ સુખ છે એ રમી નું જે સુખ છે એના સત્સંગ સુખ છે ડિફરન્સ સમજાવો રમી માં જે સુખ છે કે દારૂ પીવા સુખ છે સુખ જે માને છે સીક્રેસી ના હોય સાચા સુખ સીકરેસી ના હોય જ્યા સિક્રેસી છે તો સાચું સુ જ નથી દ છે શું છે એજ કે છે કે એ કે છે હું કાકીનગર છે એ કેવી રીતે લૂટી જાય છે એ સમજવું છે કયો આનંદ લૂટી જાય છે અને કયો આનંદ રહે છે તમે જો ખંડ માંથી આનંદ લો તો ખરો આનંદ ઉડી જાય કોઈ પણ ખરો આનંદ ઉત્પન્ન થાય અવલંબન લઈને આનંદ લીધો અવલંબન વગર નો આનંદ નિરાન નોંધ જો અવલંબન માં લેશે તો નિરાન બંધ રહેશે અને અવલંબ પણ બંધ થઈ જાય છે નિરાલમ સુખ ઉત્પન્ન થાય પાણી કા સંસ્કાર કરના પડતા આ બધા ધર્મ પણ ને એમાં રક્ષણ કાયમ ના આપે લોકો કારણ કે ધીમે ધીમે સુઃ થાય છે એટલે પેલું દુઃખ કાઢવાની ઈચ્છા છે ને એટલે એટલે તમારે પાણી છું પડે રક્ષણ માટે પાંચ આજ્ઞા એ બધું કરવું પડે તારા તમારે કદું કરવાનું નથી સમજવાનું છે કારણ એટલે એ ભાવના કરજો ત્યારે મોક્ષે જવું છે અને આ અવતારમાં એટલે ઉઘાડ થઈ ગયો કોના માટે રડે છે વાંચ્યું એટલે ઉઘાડ થઈ ગયો થઈ ગયો બરોબર છે તમારું નામ છે એની મારે તો દુઃખ થાય જ નહીં તો પછી સંત જો એથી સમજણ હોય કે મને અંદર મને દુઃખ થયું હું એટલી જ ભોગવું એ ભોગવતા નથી